જેઠ વધોરાધ્ય પ્રકરણ નું સાતમી યોજના પ્રથમ શરૂ હતા અને સર્વત્ર ધારણ કર્યા હતા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાય ને બેઠી હતી પછી મુક્તાન સ્વામી શ્રીજી મહારાજ ને પ્રશ્ન પૂછ્યો છે ભગવાન અયોગ્ય સ્વભાવ રહી જાય છે તેનું શું કારણ છે પછી શ્રીજી મહારાજ બોલા છે જેને વૈરાગ્ય ની હોય તેને ટાળાની શ્રદ્ધા હોય તો પણ સ્વભાવ ટળે નહીં દરિદ્રી હોય ભોજન પણ સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ છે મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે જેને વૈરાગ્ય ના હોય તે સો ઉપાય કરે ત્યારે વિકાર ટળે वैराग्य आज्ञा परमेश्वर कृपा दृष्टिय करो बहु पीड़े सर्वे विकार करो तो तत्काल चली जाए અને સાધને કરીને તો બહુ કાળે મહેનત કરતા કરતા આ જન્મે ટીજે જન્મે ટી વિકાર માત્ર કરીને ટ્રેન એવું મધ્ય પ્રકરણ નું સાતમું વચનામ્રતમ નાનું સરસ છે ભગવાન અન્ય સાપરે અને દયા કર્યા વિના એ શક્તિ વપરાતી નથી ખાંસીએ ચડાવવાની સજ્જા થતી કે ગુનેગારો ને પણ કાયદા માં કે એ વખતે ચડાવવા ટણે એટલે વાહન માં ભલે હોય પણ ત્યાંથી નીકળ્યો એટલે ઉલાનંદ ફાંસી થી ઉતારી દેવો જ પડે સજા કરાય ત્યાંથી ઉતારી દે ફાડે ચડાયું હોય નાખ્યું હોય બધા જીવ પ્રાણી માત્ર ખરી રીતે ભગવાન ના ગુનેગાર છે અનાદિકાળ થી ભગવાન ની બીજી રીતે કઈક વર્ગતા આવ્યા છે અત્યારે જ્યાંથી જેમાં પણ કોક પાપ થઈ જાય હોય તો શાસ્ત્ર માં એને માફી આપી છે બચપણ ના પાપ માફી આપી છે અને કોક પાપ લાગે એવું હોય તો એના માઉતર અડધો અડધો હોય યો આજે આપણે જન્મા એની તો આપણને જ્ઞાન નતું મોટા થયા કઈક અહમ જણાવ્યું પછી આ ભગવાન તરફ એ આપણે માનું પણ પૂર્વનો ખજીનો પડ્યો છે મહાન્ય ભાવ સાધુ રોગ સંબંધવ્ય સમ્યક વ્યવસ્થિતો એ સહા જન્મ થી આરંભી ને ન કરવાના દુરાચાર કર્યા હોય ગીતા ભગવાન લખે છે પણ એને વિચાર આવ્યો ભૂલ્યો અને પછી તદ્દન છોડી દેવી માર્ગ અનન્ય ભાગ મારા પછી એની વૃત્તિ ક્યાંય બીજે ના ચોટે ને ભગવાન કે સાધુ એ વસ મંતવ્યા એને મારો સાધુ માનવ પાછો વયોધું શું કહેવાય નિશ્ચય કરવો જોઈએ કરી લીધો એટલે શું બરાબર કેવું જોઈએ ને બોલો જે પાછું જોયતું હતું જે માર્ગ થી એ સંપૂર્ણ રીતે વળી ગયો પાછો એટલે સમ્યક વ્યવસ્થિત ઈસા મનુષ્ય શાસ્ત્ર જે કોઈ કરવાનું કયું ત્યારે એ આજે એને પૂરું કર્યું સમ્યક વ્યવસ્થિતો એ એનો જે આ વ્યવસાય નિશ્ચય છે મનુષ્ય દેહને માટે ભગવાને શાસ્ત્ર જે કોઈ કરવાનું કહ્યું છે એ આજે કરી દીધું સમ્યક વ્યવસ્થિત હજી નિશ્ચય કરીને આમ વળે છે વળે એટલે આમાં હોય ને શાસ્ત્ર નું આવે તો આમ ચાલે ચાલે એની વાત નથી આવો સમિત હોય ચારે બાજુ થી તપાસી બરાબર કરી ને એના ખના માં જ લઈ લીધે તમારે ઓછું પાટિયું રમે છે ને કઈ હોય પણ એમાં નાખવું હોય એમાં સરખું પડી જાય ને બધા ઓલું રાજી રાજી આપડે પુલુષ થયો એટલે એને શું કરવું જોઈએ આપણું પડતું જ નથી કરતો તો એના ભાઈ બંધો ને ભેગા કરી અને વધારે રમવા માં વધારે રમતા રમતા ખરાબ માર્ગ હેલો જાણી પછી પાછું વળવાનો વિચાર થાય પાછા વળે છે પાછું જરાક લોક ના લોભ થી લાભ થી બીજી રીતે વળી થોડું પેન્ટ કાર્ડ આવડું કરવું કરી નાખે વળી બાજુ ખોટું થયું અલંકાર માટે નથી આવતા વ્યવસ્થિત હિંસા ફર્યો એટલે ફર્યો અને એને સાધુ કેવું આ ભગવાન અસાધારણ દયાનું ફળ છે ભગવાન માં આ એવા નિષ્ઠી વાળો થયો એટલે ભગવાન થયો સંતરું મેં સંત નવું રાત વાસ કરું સ્થિર હોય કેટલું પદ સરસ છે એ જયારે આ બન્યો મારે આમ બનવું પડે એના માંડે ભગવાન આવીને મારી આ પછી શું થયું પણ બોલો છો તમે કેટલો કેટલો ભાવ છે માલી મને ઉંદર મેં સમ મારા માં હું એમાં એ સ્થિર ના હોય કાઠી હતા બધાય પછી નિમ લીતા હોય ભાઈ મારા જે કહ્યું ચોમાસુ આવ્યો ખાંડ ના ખાવી ઘઉં ના ખાવા ચોખા ન ખાવા હવે નોખા નોખા નિમ લીધા હોસો આવી જૂનો જમાનો ગોળ ના લાડો બે વાતા મોઢા ઘરે મળે હું મારો કેવો છે શું આમ તો મેં લીધો આજ ખે પણ અત્યારે મને એમ થાય પાજરો નો ખાવ નોખા નોખા મેં બોલવા દો ભીમ તો નતા પણ ઓલું આમ આવ્યું ને આપણે લગભગ એવું હોય એને માટે આ ભગવાન ની કૃપાનો પૂરો લાભ નથી પૂરો સામાન્ય લાભ હોય પણ પૂરો નહી આ પૂરા નિવાર છે પછી સાધુ બધા આપણે નથી હો આપડે તો જેમ કરતા હોય એમ કરી બોલો લ્યો સ્વામી નારાયણ આરે સ્વામિનારાયણ આરે ધારણ કર્યા હતા અને પોતાના મુખાર વિંદિ આગળ પરમાંશ તથા દેશ દેશના હરિભક્ત ની સભા ભરાઈ બેઠી હતી અને પરમાસ કાલ લઈને કીર્તન ગાતા હતા પછી શ્રીજી મહારાજ સંત પ્રત્યે બોલ્યા છે એકાદશી નું વ્રત કરવું તેની તો એમ વિગતી છે પૂર્વે ભગવાન દસ ઇન્દ્રિયો અગિયાર મુખ કરી સમય માં નારી જંગ દીકરો જે મૂળ તે યુદ્ધ કરવા આવ્યો પછી ભગવાન ના એકાદશી ઇન્દ્રિયો એક કન્યા ઉત્પન્ન થઈ એને તો ભગવાન ની આજે યુદ્ધ કરવું ભગવાન ની ઈચ્છા યુદ્ધ કરવાનું ભૂલી ગયો કન્યા દેખાણી ને આવ્યો છે બાંધવા બાંધવાનું ભૂલી ગયો મારે તો એવી પ્રતિજ્ઞા છે જે મને યુદ્ધમાં જીતે તેને હું વરું યુદ્ધ માં મને જીતે એને હું વરું જો પાછું મૂર્ખો છે જો આગળ પછી મુર્દાનવ થયું મુદાન માનો મુર્દા નવ મરી ગયો એને હાથ આ મુર્દા નવ ને મરવાનું રહ્યું નઈ સાહેબ અને કદાચ કન્યા મારી મળે એવું પછી મુરદાનવ ને અને કન્યા ને યુદ્ધ થયું ત્યારે કન્યા એ મુરદાનવ નું મસ્તક ખડગે કરીને કાપી નાખ કાપી નાખ્યું પછી ભગવાને પ્રસન્ન પ્રસન્ન કરીને કન્યા ને કહ્યું છે ભગવાન ના એને કહ્યું કે મારા વ્રત ને દિવસે કોઈ અન્ન ના ખાય ને અગિયાર ઇન્દ્રિયો ના જે આહાર અન્ન નું નામ આહાર નું અન્નુ નામ આહાર છે આખી જોઈને જોઈ એટલે આખી નો આહાર આહાર મળી ગયો કાને સાંભળી કાન નો આહાર મળી ગયો આહાર એને તે દિવસે ત્યાગ કરે જે અગિયાર ઇન્દ્રિયો તેનો જે આહાર તે કોઈ કરે નહીં મન ભર્યું એવું એકાદશી નું વચન સાંભળીને ભગવાને એકાદશી નું વ્રત કરવું તે દિવસ કામ ક્રોધ લોભાદી સંબંધી ભૂંડાઘાટ મનમાં થવા દેવા નહીં અને દેહ કરીને કઈ ભૂંડું આચરણ કરવું નહીં એમ શાસ્ત્ર માં છે અને તે શાસ્ત્ર પ્રમાણે જ અમે પણ કહીએ છીએ ખાવાની ના પાડી પાછી અને ના ખાવું તો ઢોર લાંગણ થાય કેવી રીતે અને એકાદશી ઇન્દ્રિયોના આહાર નો ત્યાગ કરે તે એકાદશી સાચી અને સમજાયું નહીં નાગરિક અને તે વિના તો ઢોર લાંગણ કેવાય જેમ પ્રાણ ને અન્ન નો આહાર છે તેમાં શબ્દ નો આહાર જો આહાર છે જીવા ને રસ નો આહાર છે ને નાસિકા ને ગંધ નો આહાર છે ને મન ને સંકલ્પ વિકલ્પ છે ત્યાગ કરીને સંગલ ભવી ના રેવાય હલો આહાર ત્યાગ કર્યા આહાર એ ખાવાનો ત્યાગ કર્યો સામાગ કરે પણ મન સંકલ્પ નો ત્યાગ કરે આહાર નો ત્યાગ કરે એટલા માટે કહ્યું એક ને હોય તો બીજાની સાથે જોડાવવું જોઈએ ત્યાગ ક્યારે ટકે સાથે જોડાવતો પણ જોડાવ નહી તો ત્યાગ નતો હલવામાં એક પગને તમે રોકી દો એટલે હલાય ને હે ન હલાય એ તો બે આમ હલે તો જ હલાય ને એમાં ઇન્દ્રિયો ન છે એને જો રોકવા હોય તમારે તો એને બીજો પગ આપવો પડે આ ભગવાન કે મહાપુરુષો દર્શન કરવા કાને કથા સાંભળવી જીધે ભગવાન નામ બોલવા ત્વચા કરીને ભગવાન ભગવાન ના સ્પર્શ કરે અગ્યારો ઇન્દ્રિયોને ભગવાન માં જોડ ચઢી દે ઈ આહાર આહાર કરવા જગત ના સંકલ્પ કરે છે તોફાની ગરીબ માને નહી હો મંદિર વાયુ તોફાની પણ એને મનાવું પડે મનાવવામાં બહુ રાખવું પડે નહી તો એ માને ઉઠલાવી નાખે ભગવાનુ રાખે તો અંત કરીખ્યા એને કાયમ એકાદશી નું વ્રત થઈ ગયું હોય એક દી પંદર દી એ નહી હોય જ્યાં જ્યાં અહીંયા રોકતા હોય ધ્યાન ના આવે છે એટલે એકાદશી નું કરું કરવું આમ વ્યક્તિ છે આ જેમાં અખંડ એને બ્રહ્મસત્ર ચાલ્યું બ્રહ્મસત્ર એટલે બ્રહ્મરૂપ રહી અને માઈક સંકલ્પ છોડી ભગવાન પરાયણ થાય ત્યારે બ્રહ્મસત્ર કહેવાય જો આપડે અહીંયા બેઠા બેઠા ઘર નું કામ તો થશે નઈ નઈ અત્યારે તમે આટલા બધા બેઠા ઘર નું કામ અહીંયા બેઠા થશે થાય તો લીકાન સાંભળે છોકરા સાંભરે દબાણ કરવું ત્યાં સાધુ સંતો બિચારા બધું જે સેવા કરતા હશે કરતા હશે તો એ બેઠા બેઠા થોડું ખાંભ રહ્યો એની એને દબાવવા જઈએ એટલું પોતે પુરુષાર્થન રાખવું પડે પુરુષ આગન ન રાખે તો નાખે ભક્તિ ઈચ્છીઓ મારા તીથી ફેરવે હંમેશા પાંચ મારા ફેરવેટ ભલે મારાય ફેરવે પણ મારા ફેરવેટ ઘાટ સંકલિત બીજા ઘર ના વર્ત હવે મારા ફેરવ ની તમારે હું કમા તમારું કામ તો કરો એક ખેડૂત લોકો બાપુ મારા લઈને બેઠા હશે એને સંકલ્પ વાળે કોઈ કહ્યું બાપા છે તો ગણો કે બાપો તો મારા ફેરવત બંધ કરે છે અરે બાપુ કઈ માળા ફેરવતો નથી તીધો ઠેઠ વાડે પહોંચી ગયા માળા ફેરવતા ફેરવતા બહુ હજાર તમે જોવો કે ઠેઠવાડે પહોંચી ગયા આપણે ભગવાન એકાદશી નું વ્રત કયું આમાં આ કથા પણ આનો અભ્યાસ કરવો પડે ભાઈ મન તો ઠેકડા મારવાનું જ છે જવાનું જ છે હવે એને રોકવા માટે પ્રયત્ન ભજન ભક્તિ ધૂમ નવ પ્રકાર ની ભક્તિ માં જે પોતાનું અંગ હોવા હોય એમાં જોડે છે તો એટલા જગત ના ઘાટ કઈક ઓછા થાય બાકી તમે ને અગિયાર ઇન્દ્રિયો માર્ગે દોડે અને પોત પોતાના અન્ન ને ખાય પોત પોતાના અન્ન ને ખાય અન્ન ખાય અન્ન ને ખાય ત્યારે તો અગિયાર ઇન્દ્રિયો આહાર કરવા દેવા નહીં એવું વ્રત પંદર દિવસ માં એક આવે તે ખબરદાર થઈને કરવું તો તેને ઉપર ભગવાન પ્રસન્ન થાય છે આપડે બધા રાખીએ છીએ પણ ભગવાન પ્રસન્ન થતા નથી જો ઢોર લાંગણ કરીએ ગપવા કરીએ બોલો અને જગત માં તો કોણ આ કોઈ ન ખબર માં જન્માષ્ટમી આવેદશી આવે અને પાછું બોલે આપડે આજનું જ ખવું એકાદશી નો ખવાયું આ જન્માષ્ટમી જેની ના પાડી દે એ ધર્મ માં બેઠો છો અને પાછી એકાદશી જન્માષ્ટમી અને શ્વેત દીપ માં જે નિર મુક્ત છે અને આપણે પણ ઈચ્છા તો એમ રાખવી જોડા જેવા શેર દીપ માં નિરણ મુક્ત છે ને સાંભળે ને રાત્રિ જાગરણ કરે તો તે વ્રત સાચું છે जो ने यज्ञ कर सृष्टि માટે ય તો જરૂર કરજો અને પછી વેદમાં માં બહુ પ્રકારના જે યજ્ઞ બતાવ્યા ગોવિંદ કરવા ગયા તમારું નુકસાન બોલો વધુ ફેર ગોવિંદ श्री जी महाराज बोलिया जय ब्रह्मा ए प्रथम सृष्टि करोक परलोक बद्धि थी जाए वृद्धि थे दुनिया मृष्टि वृद्धि यज्ञ तो जरूर करजो પછી વેદમાં બહુ પ્રકારના જે યજ્ઞ હતા તેમાં પ્રવૃત્તિ માર્ગ વાળા હતા તેને તો સાત્વિક યજ્ઞ બતાવા તે યજ્ઞ શ્રી કૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતા વિશે કહ્યા છે માટે આપણે તો નિવૃત્તિ માર્ગ છીએ આપણે તો કરવા. તે જેમાં મરતા હોય સાવિક દસ ઇન્દ્રિયો અગિયાર મુવા ચાર વાય ને એનું નામ યોગ યજ્ઞ કહેવાય એવી રીતે હોમતા હોમતા જેમ યજ્ઞ કરનારા ને ભગવાન દર્શન આપે છે તેમજ એ યોગ ય ના કરનારા ને પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ તેને વિશે પર બ્રહ્મ જે શ્રી પુરુષો એ યોગ યજ્ઞ ફળ છે અને અંતરદ્રષ્ટિ કરીને જે ભગવાન ના ભક્ત તે જ્ઞાન યજ્ઞ કહેવાય છે શું દ્રષ્ટિ આવશે ને જ્ઞા ગીતા બતાવું હા શું શબ્દ બોલાય છે આ આવડ સંકલ્પ કરવો પડે ને એનો આ મંત્ર છે એનો મંત્ર છે આ છે બોલો અને અંતર દ્રષ્ટિ કરીને જે ભગવાન ના ભક્ત ને વર્તવું તે જ્ઞાન કોઈ એમ કહે છે હવે કોઈ એમ પૂછે છે અંતરદ્રષ્ટિ તે શું તો તેનો ઉત્તર એ છે બહેર અથવા માહિ ગોળે ભગવાન મૂર્તિ સામે જે વૃત્તિ કરવી ચીડવન ન હોય તો આઠું વીંચનારો કે પોલાન થઈ ગયું એને અટકવાનું નટકવાનું અટકે અહીં નથી તો એ વિના તો અંતરદ્રષ્ટિ કરીને બેઠો છે પણ બાહ્ય દ્રષ્ટિ જ છે અંતર મૂર્તિ નથી તો દેખાય જગત દેખાય છે જગત બાહ્ય દ્રષ્ટિ માટે બહાર ભગવાન નું દર્શન તથા પૂજન તથા ભગવાન ના કથા કિન જે ક્રિયા થાય છે આપડે સાંભળીએ છીએ મન બીજા ઘાટ નઈ ઘડતા આ ઘાટ કરે આપડે કરીએ છીએ અથવા દિવસે તમે કોઈ દેવ મંદિર માં દર્શન એ બધું યાદ આવે ને એ અંધી છે યાદ આવશે યાદ આવશે એ માર્યું અંતરદિ નો પાછી સમાગમ એ બધું સાંભળે એનું નામ જ્ઞાન છે હવે જ્ઞાન યજ્ઞ ચિત્ત એકાગ્રતા ચાર પ્રકાર નું બોલો સાંગ સાંગ ધ્યાન શરીર ધ્યાન સપાશ ધ્યાન ઉપાંગ અને ઉપાંગ ધ્યાન ઉપાંગ સાંગ ભગવાન પેલા જઈ એ મધ્ય બિંદુ છે પછી એના વર્તુલો ભગવાન ના અંગ એટલે કરીએ એનું નામ સાંગ છે યજ્ઞ માં એક મુખ્ય દેવ હોય પછી બીજા દેવો પથરાવાય છે એ દેવો જે પથરાવાયા એ અંગ ગયા હવે પેલું ગયો પછી કરો ભગવાન ની મૂર્તિ છે એના અંગભૂત અંગભૂત તો હોય એને આવ્યા હોય અથવા બીજા યજ્ઞ ચાલતો હોય ત્યારે વસ્તુ પાણી પદાર્થોન કરીએ તો ભેવા આવડા આ આવે પણ એ દોષરૂપ નથી એટલા માટે એને ધ્યાનમાં બોલો એ ઉપયો એના ઉપમ માં જાય અને મૂર્તિના પણ આંતર દ્રષ્ટિ છે ભગવાન ની મૂર્તિ પધરાવી ને સ્નાનાદિક કરાવો ફૂલ તુલસી ચડાવવો આ જે કઈ પ્રક્રમ કરો દંડવત કરો ભગવાન જ છે માટે સત્સંગ માત્રને ને તો એવું અખંડ જ્ઞાન છે અને સમાધી થાય છે એ તો પરમેશ્વર ની ઈચ્છા એ કરીને એમ રહ્યું છે બરાબર ભલે ભજન ભક્તિ આ ક્રિયાઓ બધી ભગવાન ની ઈચ્છા ના જે આપણે કર્મ ફળ પ્રદાતા નથી ઈશ્વર ને પક્ષપાત નથી ક્યાંક દેખતા હોય આપડો કાચો છે એ જાણે પાકો છે એમ રહ્યું છે અને કોઈક મૂર્ખ લોક છે તે એમ કહે છે ગોપીકા હોય તે રહેવા દો અને કોઈક મૂર્ખ લોક છે એમ કહે છે જેમ ગોપીકા પણ જો ઉઘાડા નિર્ગુણ થવાતું હોય તો કૂતરા ગધેડા ઇત્યાદિક સર્વે નિર્ગુણ કહેવાય માતેર્ખ ની સમજણ છે સ્વરૂપ નિર્ગુણ છે અને જેને જેને એ ભગવાન નો સંબંધ થયો તે સર્વે નિર્ગુણ માર્ગ વાળા છે અને જે કથા જે જે કથા કિર્તન ને વિશે ભગવાન ના સ્વરૂપ નો સંબંધ છે તે સર્વે નિર્ગુણ કહેવાય અને જે જે કથા કિર્તન વિશે ભગવાન નો સંબંધ ના હોય તે માહિત ગુણે યુક્ત માટે સગુણ કહેવાય અને જો ભગવાન પ્રાપ્તિ ન થઈ હોય અને તે ઉઘાડા ફરે તો નિર્ગુણ ન કહેવાય અને જેને ભગવાન પ્રાપ્તિ થઈ છે ને ગ્રહસ્થાશ્રમી છે તો પણ તે નિર્ગુણ કહેવાય કોઈ ઉઘાડો હોય તો નિર્ગુણ નહીં આપણે ધમતવાનું છે ને લીધું તો ભગતભાઈ જવા ગોધનભાઈ જવા ભગતભાઈ જવાય એ હરખું સાકર માં મજા નહીં મહારાજ પ્રસાદી પ્રસાદી હાકર ના ગામડા પ્રસાદી મોટામાંચીયું અહી છૂટકો થશે હવે આને જાણે બાપ ને જી ને કોઈ હાકલ દેખી નથી આટલી સભા માં કચડ કચડ મીડો દેસો શું હોય ગોરધન કાઠીયુ ખબરી બધી ખાઈ ગયા મારો બે ખો દો ભગવાને મારા તમે બાવું વખાણ થાય ને પાપ ને ઘરે કોઈ આકર્ષણ દીધી નથી લાલ મર્યાદા મૂકી આ ખડાવી ગયો ને આ હું તમે એના વખાણ કરો કે શેર મહારાજ વર્ધન મહારાજ પ્રસાદ મહારાજ આ પડીકું તોડી દેખતા પ્રસાદી ના મહિમા થી અને ખારું ગળપણ બધું હરખા મારા એમાં એ અસર ભગવાન થવા ન જો ભગવાન નો સંબંધ જ એવો છે કે એને અસર થવા દેતો નથી હવે આ તમે ભ્રસ્ત છો માની લો હું ને ઘેર તો છે પૈસા નસીબ માં પણ શાસ્ત્ર સંતાન જન્મે બૈરા વિના જન્મદાશે ભાઈ શબે કઈ પૈસા વિના વ્યવહાર તો નથી એટલે એને પૈસા જોશે પણ ગ્રહસ્થ આશ્રમ માં રહીને નિશાન પૈસો બરાબર પણ ભગવાન ની આજ્ઞા પ્રમાણે આવ્યો હોય એનો યોગ્ય ઉપાય કરે તો એનું બંધન અને જગત ને હોય તો નકર અને શરૂ કરવા એટલે રેજ લાગ્યો કેવાય બિરા થાય તો ભક્ત ના દાવા માં ખોટો નથી પણ જે પ્રમાણે કયું છે એમ એ બિલાનો ઉપયોગ લેવો જોઈએ પોતાનો મન મુખી ના લેવાયો એની વાત નથી બોલો અને જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે અને ગ્રંથાશ્રમી છે તો પણ નિર્ગુણ કેવાય ગ્રંસ્થાશ્રમી છે નિર્ગુણ નિર્ગુણ ત્યાગી હોય તે પણ નિર્ગુણ કહેવાય ગ્રસ્ત હોય ત્યાગી હોય પણ જો ભગવાન નો સંબંધ રાખજો તો આટલો નિર્ગુણ માટે ભગવાન ને જે માર્ગ તે નિર્ગુણ માર્ગ છે તે જે જે ભગવાન સંબંધી ક્રિયા કરે તે સર્વે નિર્ગુણ છે તો શિક્ષા મત્રી માં લીધું નિર્ગુણા બંધ સંબંધ સર્વ ભવન નિર્ગુણ એવા જે ભગવાન એનો સંબંધ થયો એટલે આની ક્રિયા માય હતી એ નિર્ગુણ થઈ ગઈ છે તમારો ગ્રસ્ત આશ્રમ નો વ્યવહાર એ માયક છે પણ ભગવાનની આગિનામાં રહીને એના સંબંધ રાખીને તમે જો ઈ ગ્રસ્ત આશ્રમ નો ઉપયોગ કરો નિર્ગુણ એટલે શાસ્ત્ર તમને અને જેને ભગવાન નો સંબંધ થયો છે તેના ભાગ્ય નો પાર આવે નહી ગીતા પરમ ગતિ અર્થ છે અનેક જન્મ સુકૃત ભેળું થાય છે તેને કરીને સંસિદ થયો તે પરમ પદ ને પામે છે પરમપ છે શું તો પ્રત્યક્ષ ભગવાન ની પ્રાપ્તિ તે જ પરમપદ છે હોલી છીએ ના ના જોઈએ હા હોલી છીએ પણ એમાં ન હોય તો એવો દરેક સંસારિત ભાવો એમાં વાયર તો જાય તમારી કોઈ પણ ક્રિયા કોઈ પણ ઘરે છોકરા થઈ વ્યવહાર પણ તુલ ની દ્રષ્ટિ તમારો જો વ્યવહાર હોય તો એ નિર્ગુણ છે અને બંધન રૂપ નથી બંધન રૂપ નથી એ દરેક ક્રિયા ખાવું પીવું બેસવું ઉઠવું બોલવું ચાલવું બોલો પ્રલોપન વિસર્જન વ્રણન ઉન્મિશન હતી હવે છે ઠાકોર જમાડવાની જેટલી વાર જમવાની જેટલી વાર એમ ન બોલાજીને જમાડવાનું જમાડવા તમે ગ્રસ્ત નવું મકાન બાંધો ઠાકોરજી પધરાવું પધરાવ્યા પેલા તમારે રહેવા નો જવા ભગવાન ના ભક્ત ત્યાં ભજન કીર્તન બધું કરી ભગવાન ના ને પ્રસાદ વેચી અને પછી તમારે ઉપયોગ પણ એટલે એ તમારું ઘર એ તમારું સ્થાન એ બધું પછી મહિમા તો એવો એનો મોટો છે તમારા ઘરનો તમે જો આજના પ્રમાણે એ ઘરને ને વાપરો છો એ ઘરમાં તમારા ગોળાનું પાણી જે તો એનું કહીએ કારણ કે તમારો ગોળ હશે એ ઘર ના રિવાજ પ્રમાણે અઠો નો હોય પણ એટલે જે માણસ આવે એ અડે પાણી પીવું હોય તો માલ નું ભરેલો માણસ હાથ અનુસંધાન ગણું ભગવાન નું બીજાનું એને તમે એમને છોટું મૂકી દો ભગવાન નું અનુસંધાન આ ભગવાન ના પેલા વર્ણાશ્રમ ના ધર્મ હેતુ આ દરેક તમારી સાંસારી ક્રિયાઓ એ પણ જીવના કલ્યાણ ને માટે લોક ને પવિત્ર બનાવે કોણ હોય મને પણ નાનું પણ સત્સંગ નું બઉ બળવાન બનુ ને પણ કર્મ સમજો દે આ જગત માં ચાંદલા કરે ને પછી ઓછી નું ચલણ કરવા પ્રમાણે ગોળા નું ચૂલાનું બધું એમ બરાબર રાખે ધણી એવો પણ રાખે બોલ્યો અપુજ એમાં સમજો નહીં કરતો માંડી પડી પછી તો દુખ પડે એમ બધા બેઠા હોય કામીલા ટકા આવે ને જીવના ગત્યા કરે હવે દુઃખ નો અને તારી પાછળ હું બે અગિયારસ રેશ કુજરાના રોટલા ના થઈ તમારું કલ્યાણ ભગવાન કરશે મારા હાથ ના રોટલા તમે ખાધા અને તમે સેવા ના જુની વાતો તમે સાંભળો ને કલ્યાણ બાહ્ય કરે શાદી કરે આ સભા સંબંધ છે ભગવાન નો કરણ હશે નિર્ગુણા ભક્ત આવા હોય એ નિર્ગુણ ભગવાન ના જે પ્રત્યક્ષ ભગવાન ની પ્રાપ્તિ તેજ પરમપદ છે અને વળી શ્રી કૃષ્ણ ભગવાને એમ પણ કહ્યું છે મમે વાંચો જીવ લો કે જીવ ભૂતન સનાતન પોતાને વશ રાખે છે અને જે ભગવાન ના અંશ નથી જ્યાં પોતાની ઈચ્છા હોય ત્યાં લઈ જાય ભગવાન નું ભજન કરું મારે એટલે ખબર ના પડે બદલાવી ને બેઠા આમાં હશે ને તો આપડે ઇંગ્લેન્ડ માં ક્યાં બાય બોલી આપડેન્ડ નીચારો માર્ગ તો જબરો હવે જાણી ના ને ગરબડીયો નો કરવો એટલું છે જાણીને ગરબડીયો નો કરવો આખા તો આ નિબાડા માં છે સામાન્ય અગ્નિ હોય એ કૂચા નાચા હોય રોયલા હોય કાંડ ના હોય પાસે પ્રકારે <laughs> પડે અને યાદ કોણ પાડે બરોબર અને આ કરવા ઇન્દ્રિયોની કૃતિઓને ભગવાનના સ્વરૂપમાં ઓગાળવું આ યજ્ઞ છે એટલે હું મોક્ષ યજ્ઞમાં હેત કરવા વાળો આ અને સદા જ્ઞાન યજ્ઞ કર્યા કરવો અને યજ્ઞ રહિત યજ્ઞ રહિતનું કોઈ રીતે કલ્યાણ થતો નથી જો તમે યજ્ઞ અખંડ રાખો તો બચાઈ જઈરા કરો યજ્ઞના કર્માનું કલ્યાણ થાય છે અને ત્યાર વેલ શાંત્ર યોગ શાસ્ત્ર ધર્મ શાસ્ત્ર અઢાર પુરાણ ભારત રામાયણ ત્રે નહી અમારી પણ એજ આજ્ઞા છે જે સર્વે પરમા સર્વે સત્સંગી જ્ઞાન યજ્ઞ કરતા રહેજો એમને એમ જતા કરતા જયારે પોતાનું ભગવાન સાક્ષાત્કાર દેખાય એવી રીતે જ્ઞાન યજ્ઞ કરતા કરતા જારે શ્વેત દીપ માં નિરણ મુક્ત છે એવું થવાય ત્યારે જ્ઞાન યજ્ઞ ના અવધિ આવી રહ્યો અને જ્યાં સુધી એવું ના થવાય પોતાને વિશે અપૂર્ણપણે માનવું નહી બધું ધ્યાન રાખવું આપડે ને ભગવાન ની પ્રાપ્તિ થઈ છે જેને કરીને પોતાને કૃતાર્થ માની ને સાવધાન થઈને જ્ઞાન યજ્ઞ કેળા કરવો ઈતિ વચનામૃતન એવી રીતે મધ્ય પ્રકરણ નું આઠમું થયું